कर छे, थे, तो रोजे करता था, पर एक दू गता मैं आम करे। बोले बोले नहीं, पर कर नहीं आम आम करवाड़िया ये शू कह બરોબર છે તમે જો કરતા હોય તો તમારા માટે આ પગલ કરવામાં આવો ને તમારા માટે એ જો બીજી ચીજો અનુસંધાનમાં છે બીજી બીજી સામગ્રી અનુસંધાનમાં છે ત્યાં પ્રાર્ધ જ હોય શું થયું બધા સંયોગો ભેગા થઈને કાર્ય કરવાનું હોય એ પ્રારંભ પુરુષાર્મ સંયોગ બીજા એટલે બધું પ્રારબ્ધ જ રાખી દઉં લાઈફ જન્મતા જ પ્રાર્થ જુઓ છો તમે અહીં અહીં છે તે પ્રાર્થ ના ને આ વર્લ્ડમાં કોઈ માણસ એવો ધન નથી કૃષ્ણ ભગવાન કે મહાવીર કે જેને સંદાસ શક્તિ હોય સ્વતંત્ર हो कहीं तो, तो समझ ना हो तो मनता शु जुए હે એટલું સ્મશાન એટલું જ વાત શું આપણા લોકોને મરણ કે મોટું લાકડું હોય તો પણ જયારે બે ટુકડા જુદા પણ જાય લાકડું કપાઈ ગયું એમ કે છે કપાતું નથી તમને કેવું લાગે તે દીધા કર્મ નું ફલ ક્યારે મળે તેમને કેવાય કે પોશાક કોને કેવાય એને કર્મ કેવાય પોશાક તે પ્રારબ્ધ એટલે કર્મ ફલ કર્મ ફળ અને પેલું કર્મ બીજ એટલે કર્મ બીજ નાખીએ તો કર્મ ફળ આવે એટલે કર્મ બીજ કોને કેવું મુંબઈમાં ગયા હોય કોઈ ફ્રેન્ડ હોય એને ચાર રૂમો હોય અને ત્યાં તમે હડા ચાર પચને તેડી અને ત્યાં ગયા એને કહો કે ભાઈ સુકુમાર બહાર ખોલો આવો પધારો બધું સારા સારા વાક્ય બોલે આપણને બેહાડે સમજ પનમાં એના મનમાં શું થાય કે અત્યારે કઈ થી મુજ આવો પધારો એ તો તબેત હારી હતી મોજ હોત નેજો આવે અત્યારે કઈ થી મુવા છે શું કેમ છતાં પેલા લોકો પાછું કે પેલો ખાનદાર માણસ ચૂકવા છોડે નહી થઈ થઈ થઈ થઈ થઈ શું થોડી ચા ચા તાર પેલા શું કેમ અત્યારે ચા બાર આ પુરસાદ પુરસાદ બગડવો ના જ આ પગડશે ચાલશે પારત બગડ્યો છે પુરસાદ આપડે પોતાના માટે આવતો ભાવ બગાડીએ तब के लगे तब पूछी जरा दी एने पुरुषाद कह समय ते चार गा दे तो तब उग्र थी जाओले उग्र थो ये पुरुषाद से क्षमता राखी पुरुषाद तमने जो पुरुषाद उग्र थो तो फल कड़वा क्षमता राशी हो तो मीठा हो तब जो अनुकूल आए थे फल वाले ઉગ્ર થવું તો ફરવાનો ઉગ્ર તમારે કહીશું બધી આ અવતાર નું જે પુરસાદ છે આ અવતારમાં આપણે કહ્યું ને કે ભાઈ અત્યારે એ પુરસાદ થયો क्वाजीज कही इंग्लिशी क्या आखि जिंदगी प्रार्थ है क्वाजीजा क्विज चाल कर ज्ञानी पुरुष क्वाजिज बंद नहीं कर આપ સમજે ઇફેક્ટ બંધ થાય છે ઇફેક્ટ પરિણામ પરીક્ષા આપવી અને પરિણામ આપણે આપણે કયા ફેરી શકીએ પરીક્ષા આપતી કે ફેરફાર થઈ શકે પણ પરિણામમાં ફેરે એવા ઇફેક્ટમાં ફેરફાર ના થાય શું થાય हाँ ईस्तक फेरफार ना था। में थे को दिन फेरफार पूछो कि आता कैसे शू जवाब आप प्रसाद सारा करव तो हूं कहूँ ते कृष्ण भगवान जेने मानता होने कहे कि हे कृष्ण भगवान आ कार्डना दबाण ने लैने मैं अव अवरा भाव थी गया कहू चु कि भले आया आसित्य मैं था भावना तो फेरी नाखो नहीं તો પેલું જુનું પૂછી જશે પુરસાદ કેમ કેવાય સો જાય જાય સહજ ભાવ પેલું થઈ ગયું કે તર કા પુરસાદ તો આપડે કરવો પડે ગુસ્સા ને કાબુ કે સારો પુરુષાર સારો પુરુષાર એવું છે આ બધું ક્રોધ બોધ બધા કાબુ લાવવાનું બધા જોખમ છે સાત ની તેનું નામ માયા માયા ના છ પુત્રો તે માયા શું કે છે કે મારા ક્રોધલાભ ના છોકરાના બહુ લોકો મારી નાખે છે પૂછો તો પણ તેની જોડે મારો જે માન નામનો છોકરો મારા માન નામનો છોકરો આ મજબૂત થયા કરશે તારે માયા કઈ રીતે તમારો અંતરે ત્યાં મારે મને નિવાસી કરનારો કોઈ પાક્યો નથી મને નિવારસી કરનારો ફક્ત બુનુષ હોય તો આવાજ અહંકાર મમતા અહંકાર જતો તારે એ અહંકાર એટલે જે પેલો વધી જતો હતો તે ગયો અને અહંકાર મર્યો એટલે બધા જતા રહ્યો શું માયા કદા અ નામ ના છોકરા કોઈ ચીજ ને હિંસા કરાવી એને પણ અહિંસક રીતે કરજાવીને બધું હિંસા ક્રોધ જરમ કરવો હોય સાધાર ક્રોધ તો તમને આવતો જ નહી તમે કરો છો ક્રોધ આવતો હોય તો એક માણસ દેખાડવા મારે તો તમે ગુસ્સે થઈ જાઓ ના થઈ જાવ અને એવો જ ડુંગર પર થી પડે તમારા માથા પર લોહી નીકળે તો શું કરો નીકળે તમે ગાળો દો ડુંગર તો શું કરો પણ તમે ઊંધુ જુઓ આજ મારનારો આ દુનિયા માં કોઈ કોઈને મારી શકે એમ છે જ નહીં અને જે દેખાય છે આ મારનારો તે પ્રાંતિ છે તમારો હિસાબ તમને પાછો આપે છે લોકો એક વાક્ય જો સમજી લો કે બે ગાળો વાળી જાય ને તમને બે ગાળ તો તમારે શું કવું છે જો તમને ગમતી હોય તો ના ગમતી હોય બે ધીમે કહેતો ને આપડે કે બીજું હિસાબ ચોખ્ખા બીજું ધમે ઉધાર કરવા તમે હજુ તો આ હિસાબ ચોખ્ખા થશે બીજો ચોખ્ખો રસ્તો બીજો થાય બીજો ઉપાય જ નથી આ જ રસ્તો એનો કારણ તમે બે આપે છે રી તો કોઈ પણ વસ્તુ આપવા આવે એટલે જાણવું કઈ પાછલું છે માટે આપણે લઈ લઈ આપડે હું તો ના નથી આપવાથી તમારો વેપાર ચાલુ રહેશે મેં તો આપવાનું બંધ કે મારો વેપાર બંધ થઈ ગયો બધો મને કે તમે થઈ શકો છો કારણ કે આજુબાજુ ભાઈઓ ઘરના માણસો બધા પહેલા પાડ્યા ને કડવું પીવો લીલું થાય તાર મા થાય હમણાં તો માધીજી મંદિર માં જવું બાર બાર જતીમાં એટલે શું કે પૂજા કરવા આવે કરવા મૂર્તિ બધા ત્યાગમાંથી જાતે આયા રણછોડ આપડે સોમનાથ પૂર્ણ ચક્ર યોગ સ્વસ્તી કમળ એ બધા ક્યાં રણછોડજી જાતા ગોકુલ થી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર શ્રી રણ છોડે રાય નું હૃદય કમળ હું છે એવું બધા બોલે તો આ કરે આખું મંદિર માં આખી કમિટી બમીટી બધી દર્શન કરે પછી મંદિર બધા લોકો અહીંયા દર્શન કરે કરે અને પાછો મને મૂર્તિ પાસે ઉપર ચઢાઈ કરાવડા આવે આવો કેવાય બધું શું આયા કે કોણછોડજી પૂનમ ભરતા હોય ના ભરાયું હોય દાદાજી તમારા તરીકે ચાર વખત આજે પચી ગયું તો પછી માધેરી દેતા બોલે जगत जगत जने शंकर पड़ूं। शंकर पड़ूं जेर पीवा, पीवा। तुमने आपे नहीं नहीं तरीका कर रक्षण कर આ જગતમાં મને કોઈ દોષિત દેખાતો નથી મારું ગજુ કપે તે દેખાતો નથી અને મને કોઈ દોષિત દેખાતો નથી મને મારે તો દોષિત દેખાતો નથી તમને દેખાતી દેખાતા એ તમારી દ્રષ્ટિ છે બીજું કીધું દ્રષ્ટિદોષ એનું નામ જ નામતી ને એમ ધ્યાન છે જોઈ શકતા નથી મનુષ્યો તેનું આ બધું આત્મસન્મુખ થઈ જાય દ્રષ્ટિ સારા આ પ્રશ્ન તમે સારો પૂછ્યા સારા પૂછાતો એટલે ગયા આવતા જે થયેલા આવતા મહે છે કલાક મોડો જાય એટલે પ્રાર્થ થાય એવું નથી વહેલો ગયો રઘવાતી હશે અને પાછળ ગયો એવું પ્રયાસ છે પ્રાર બધું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 એમાં આવી જાય આ તમને કાળ એટલે તમે આચાર રાખી આપડે વાંચી થાય સારી પણ જે કાળ હિસાબ છે ને તે હિસાબે સારી શકો ને ટાઈમ બીજા કેટલા બધા ભેગા થાય વસ્તુ કાર્ય થાય એનું અભ્યાં છે સમજાય એવું છે ને સમજાય એવું છે ને કેમ લાગે जो तुझ दर सुख आपो सुख आपने कई पैसा आप देख गया पूछते दखाड़िए भूखो चा जाए आप जो बनी सके प्रयत्न करो प्रयोग करो ना तो तुमने सुख तेरह बैठा आप सुख तुम खोल न हो तो सुखने खोलवा शुभ तो घेर बैठा बहज आ बोला સાહેબી છે આવી હતી આ સાહેબી કહેવાય કદાચ પણ સુખ ના રહે દે આપડે અત્યારે કરી છે અને ભગવાન ઉપરથી જ ના મરાય આપણા બધા મીટ ખાઈ મીટ ખાલી શું કરી અમારે મા બાપ ખાય છે આવરણ પાર વખું ચડી ગયું છે અને મીટ નું આવરણ તો બહુ સારી હોય તો પતરા જેવું હોય આપણું વેજીટેબલ નું આવરણ છે ને એનું આવરણ બહુ સાધારણ દેખાય એવું છે બીજા બધા આવરણ તો બહુ પછી મને કહે છે મીઠ કેમ ના ખવાય એવો કઈ ખુલાસો ને આપે કે बदा खाए तेरे ना खा खाज खावा आप जूधी खाई थी दूधी रींगणा यद खाई है, खाई है तो आप कालकू रींगणा दूधी बढ़े बढ़े अपने वेजिटेबल का आपने चीतरी चढ़ जाए तो हाथ में दुख थाय से कोई जात नहीं दुख ना थे आपने कार अपने हृदय मरघी का खवासी का आटल बृदय ढीलाइ नहीं खाव हृदय कठर हो જેનું હૃદય કઠણ હોય એને ખાવું જોઈએ ખરું જેનું હૃદય જવાબદારી પ્લસ હાથ નું અસર થાય છે પણ એ ખોટો પુરુષાર્થ કહેવાય એ ખોટો પુરુષાર્થ કહેવાય ખોટો પુરુષાર્થ નહીં પુરુષાર્થ આપણા હાથ જે જોવા ખુશી નથી તે વસ્તુ ખાઓ એને શું અસર થાય સમજાય એ વાત સાદી થઈ નથી એ તો છોકરા પણ છોડી દીધી છોકરા સમજાય એવી અને કઈ દુઃખ ઓછું થાય એવું કરવું જોઈએ આ દુઃખ તો વધારે વધારે વધારે આ તો મોહજા ગયો છે મોહ થી આ લાય તે લાય છે દુઃખ ઘટાડતા તમારાગડ્યો સારો હતો જરૂરિયાત છે પા जरूरत आ लोग तो हाँ छोक भे पैसा बापा अवरुअ बोले मैं तेने के पैसा आप भ તારે બાપાનું કઉ છુ ના બોલાય આ તો ફરજીયાત છે ફરજીયાત એટલે તમે નહીં કરો તો તમે લોક કે છે મારજીયાત માં શું છોકરા પાડી દેવાનું પૂછી આપડે વધુ આપડે જે પ્રશ્નો લેવા માં આવે છે ને એ બધા જો અક્કલ ઉકેલવામાં આવે બુદ્ધિ તો એ બુદ્ધિ સારી કરાય આ ગુસ્સે થઈ જુસ્સે ના કેવી રીતે થાય શોધખોળ કરે તારે પડે કારણ કે તમે કયા કર્યા પછી બીજું જાણવા જ ના ભાઈ શું કયું કાલે આવો તો બઉ સારી કાલે આવો બે દાડા રજા આવશે દાડા આપડે અને ત્યાં આવો તો ઘણું સારું થાય આ તો જાગૃતિ જ નઈ આ તો આ વાત કરીએ ભાઈ ભૂલી જાય પછી કહીશાન વૈરાગ સ્મશાન વૈરાગ જેમ સ્મશાન વૈરાગ ની हाँ <laughs> हाँ तो लील लील देखा लीलिए आत्मा अनावरण कर सर्व पापो भस्मीभूत करे पाप नहीं भस्मीभूत कोई पानस जागृत थी शही कृष्ण भगवान कहू ज्ञापी पुरुष પાપનો ઘોટો વાળી નાશ કરીને હું કહી શકું હાલ છે તે ચિંતા થાય તો મારી પાસે બે લાખ ડોલર નો દાવો મળશે તો તારી પણ ફીધી કર્યું ઘર કપડા પહેરું છું ગરમ કપડા પહેરું છે અને દેશમાં બધું બધું જવું આવવું પડે અમદાવાદ મુંબઈ ગરમ એક ફોડીમાં આવવાનું થયું ત્યારે મેં આમની જો સર્ચ કરી બહુ મંડ્યા એટલે અમારા દરસાર આવવાના એટલા બધા પીસા અમારી પાસે સરપ્લસ હોય નહીં એટલે કે અમારા પીસા આવવું પડશે એટલે દરપાર એમની જોડે કોન્ટ્રાક્ટ કરેલો છે આપડા ઇન્ડિયા ના બધા મારી જો ત્રણ ચાર જણા હોય ને એ બધા ટિકિટ વિકી ને બીજા બધા એટલે બાર મહિને પચાસ કે લાખ લાખ રૂપિયા ખર્ચ કરે તો એ શું કે છે ચૌદ વર્ષ અમારી પાસે પાંચ હતા તમને દ ઉપાધિ નથી આવું પડે છો લાભ ઉઠાવ કાલે આવે બઉ નહી તો હીરો ઈરાબકરી કોટે બહુ હબજે નથી એટલે આ લાભ જો એવું ખ્વા જો આત્મા સમજી તો બીજી કઈ આવું ઠીકવાનું પડે પીડી કારણ કે સ્ટેપ બાય સ્ટેપ છે રસ્તો કેવો છે સ્ટેપ બાયિક ક્રમિક રસ્તો છે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ સ્ટેપ તે પણ પરી થાય તેમ તેવું સ્ટેપ ચડે લોકો પરિગ્રહન વધાર્યા છે ઉતરી ગયા થયું અને જો તમારી સાઈજ નથી કરી નહીં હવે સાઈ કરવું પડે કોઈ કહે છે રજા હોય ત્યાં રજા છે પણ ત્યારે રજા આવી રજા તમે કહેવાના ચાર ઓછો ફૂટતા ભાઈ આત્મજ્ઞાન નાખી આત્મજ્ઞાન ચાર વર્ષ પૂરતા કહીએ પાપ પછી પછી હું કેવળ જ્ઞાન આપું છું લોકોને પછી મને પછી પસતું નથી અત્યારે કેવળ જ્ઞાન પછી જ નહી આ કાર્ય શું છે એટલે ત્યાંથી જાય એક અવતાર છે ત્યાંથી ના થાય ત્યાંથી પછી મોસલો ચાલી તે તો આવજો તમે યારી આપે માઇ ને પુરુષાર્થ ક સંજોગો બાજી જાય અને તેમ છતાં ના બાંધાર્થ પ્રાર્થ કરે કોને નામ કેતા બનવાનું છે બનશે ના બનવાનું નું બનશે શું કે આપડે કહીએ રી કે ભાઈ આ તો આ ચાર જણ ગાડીઓ બનવા કે ચલાવો જે બનવાનું છે બનશે તો શું થશે એક્સિડન્ટ થાય ના એ તો એવું ના કેવાય આ લોકો જે બોલો છે બનવાનું એ બનશે એવું બોલાય નઈ હું તો શું કઉગાડી માં બનવાનું એ બનવું શું કહ્યું સમજ ને આપડે બધી ચાર રાખતા અથડે ભાઈ એ બનવાનું બન્યું પછી અમાવાનું કહીએ કે ભાઈ હિસાબ છે તારો મારો હિસાબ લે શું તારે ઘે છે સમજે આમ ગાફલ રહી પછી બનવાનું બન્યું છે આ લોકો ગાફલ રહી ને બોલા છે આવું શું ગેલા વર્ષે રોષ નકોપડવા જેવું કહ્યું મેં અંદર પાડી આ સીધી સાધુ બાબા નું નામ એ ના આવે એમ ના ખતા એ તો પડી આવો કહ્યું અહી સુકા ચોપડવા આવ્યા કયું એટલે પેલા ગભરાઈ ગયા બિચારું કરું બધું કરો છો એ કહો મને ના હોય ને એના જઈશ તો આપડે હિસાબ ના હોય ને આવે નહી મારા હતા છોકરા મરી ગયા હિસાબ તો ખસે ગયા હવે મરી જાય એવી આપડે ઈચ્છે નહીં મોટા થા બધું આપડે એ નથી મારે ઉમેર થઈ ને પ્રજા પછી ઘર લાગુ હોય છે બધું વસ્તી ગઈ માટે ગઈ જુદું તો રાખે ને દાદા ને પ્રજા પછી જુદું રાખ ને તમે સમજ ને દાદા ને પ્રજા એટલે આપડે ફાધર ને ફાધર ઘર મોટું છે એટલે બધું વસ્તી વધેલી છે ને એટલે ફરી જાય એવો રસ્તો કરવાનો વર્ત છે શું છે અને હું નિમિત્ત છે હું કઈ કરતા નથી હું તો આ ક્રિયા નિમિત્ત છું શું છું મારા હાથે આ દસ છે કોને કહો છો તમે નમો આ એરિયા કોને કહો છો આચાર્ય આ એરિયા કોને કહો છો તમે આચાર્ય ને સાધુ સાધવી સાધુ સાધવી થઈ ગયા સાધુ સાધુ કેમ કેવાય કે સાધુ થયા છે એવું ખાતરી શું થાય આપડે કહીએ કે સાહેબ આપ છે આપડે કશું સેજ અપન કરતા મળે નાગજી ખબર પડે ના પડે સાધુ પોતાનો ત્યાગ કરીને ના એ ત્યાગ ને તને જરૂર નથી ભગવાન મારી ત્યાગ ની બહુ ગાંઠ છે એ તો સંયમ ને માને છે તો સંયમ કોને કહેવાય સંયમ બીઠેરો કોઈ જગ્યાએ સંયમ ત્યાગ ને તો ત્યાગ તો બધા સાધુઓ કરે ત્યાગ તો કરે ત્યાગ ના માયમ એમને કેતા નથી પોતાને ખબર નથી અને આ બાજુ ધ્યાન લોકો ધ્યાન તો આ કેવા છે કે પરીક્ષા જરૂરી જ નથી સંયમ કહેવાય આતે તમે તો આ બધું બગાડ્યુંલાયક માણસો એ તો બધું કે તમને રોજે ધ્યાન થાય ગુસ્સો થાય એ રોજે ધ્યાન થાય એ રોજે ધ્યાન ફળ ગતિ તમે કહો રાખો કોઈ અવડું બોલે તારે તો એનું ફળ ધર્મ ધ્યાન અને તેનું ધ્યાન મનસ્તાવું ને ધ્યાન તમે સવાર છે ત્યારે સાધુ સાધુ ને ત્યાગી કરે કે જેને હાથે ને જવું જવું જ હોય એટલે કરે પડશે ને ન સબ્દાન મેં કહી અરીયન પકવા અરીયન પકવા છે નિરંકર નિરાજા નિરંકર નિરાજા ધીરંકર નિરાજા નામ નામ સુ અરીયન પકવા અરીયન રુષભદેવ અમારે રુષભદેવ એક જ છે કે એટલે આપ તો શબ્દ વૈક છે હા હરિહન છે એ તો સીધું છે એ હરિયન છે જ ને જયારે હરિહન માણસ છે આખું જઈને બધું કોમેન્ટ સાધુ બાધુ બધા ભૂલ થાય ને ચાલે બધા આપડે એમ કહીએ તો જે કઈ માણસ ગવર્નર થયેલો હોય ત્યારે કલેક્ટર કર્યા ના રે વાત ગવર્નર કલેક્ટર કર્યા ખરાબ ના લાગે નકાર માત્ર ફરતો નહિ નવકાર માત્ર કેટલો બધો સરસ માં તો ખરેખર નૌકાધર સ્વામી શું કર્યું સિમંદર સ્વામી અત્યારે ત્યાં છે ને દોઢ લાખ વર્ષની ઉંમર છે દોઢ લાખ વર્ષની ઉમર છે તમે હમણાં નહી અત્યારે હાઈવે ઉપર તાપી નદી ના પાસે હાઈવે થાય શાંતિ ચડાય કહેવાય કે બહુ દર્શન કરશે જયારે જોડે વચ્ચે શ્રીમંદર સામે જબરજસ્ત આ બાજુ કૃષ્ણ ભગવાન આ બાજુ મહાદેવજી મહાદેવજી નીચે ગણપતિ કૃષ્ણ ભગવાન નીચે અંબાજી માતાજી બધું આ બધું દર્શન કરશે લોકો ત્યારે કલ્યાણ ને અને અંદર અંદર છે તે મહાવીર ચાર મૂર્તિ તો હોય છે ને શાંતિ હોય છે માણસ ને આમ ક્યાં ફરી ચાલે આ તો હવે કશું આવું કરીએ નહીં પણ મને એને સંજ્ઞા થયેલી ફરી વખત અપસેટ કરી આપડે હું રસ્તે આવી જય હા હા કેટલી બધી મુશ્કેલી હોવું જોઈએ પાસે ભાઈ તો હોવું છે આ મનુષ્ય ફરી આવવા નથી કેટલું જોઈએ બધી પછી વાત આપડે શું ખબર પડે કયા કર્યો હોય ચબદ્ત તો આગળ થયા